શું પુરીઓ લાવજે ચટણી કઈ લાવજે સુકા મરચા ની લોટરી શાક ના લાગણી એવી દેશના થતી હોય ત્યાં પ્રેખડ વાગ્યા કરતી હોય દેશના એટલે ત્યાં રેખડ ઉપદેશ જાતે બોલનારો